જાણું છે મારે તો આ જાણવું છે પણ પછી મારા છોકરા નું શું છોકરા હોય નહીં જાણવું હોય તો એ લોકો નું શું થશે